બાબા ને જે ભંગ વાત આશ્રમ કુદારો ગેબલ બેઠી વાર્તા કરતી પણ માર કે ભારત બોલાય ને ભારત જે પ્રવાસ ચાલી રહ્યો છે પ્રવાસ ના આવું ડાયા થઈ જગ્યા એ વાત અત્યારે બહાર તો વાત કહેવાય ને આ દુનિયા કઈ કરવા દુનિયા ને રંગેરા ચાલે ડબલ બેડ જાય છે હું ઉપાડું કેવું હું તો આપડા આપડા તમારે દાખલ થાખલ થાય દેખાદેખી કરવા જેવી દેખાદેખી નહી દાદાભી સાહેબ એ શીધ દર્શક પુસ્તક આપ્યું હતું અને દાદાજી આપડા પેલા સંત આશારામ બાબુ નહી ત્યાં હું એક મહિનો શિબિર માં રહેલો ને એમાં આવી બધી બઉ ટ્રેનિંગ મને મળી છે પાછળ નીકળી જતો આમ કરી બેક કરી ના કરતા क्यों क्रम शुभ प्रकृति रागव क्रम शुभ रीते थे એ તો પુરાણ કરેલ સભા છે ઠંડી હોય ના ભાઈ શું એને ના ગમે તે દેશ ચડે અને કેટલાક મજા આવે ના પ્રકૃતિ સુધી થઈ ગઈ રહી એ ડિસ્ચાર્જ થયા ઘર ચાર્જ થયેલી છે એ ડિસ્ચાર્જ થયા ઘર સેલ વાંચી ઘણા લોકો ...તે પાણી ના આવે છે ખોરાક ઉપર કંટ્રોલ કરે તેમાં રાત્રિ નો ખોરાક મહત્વનો રાત્રિ નો ખોરાક મહત્વ નો રાત્રીનો નો ઓછું કરવું છે રાત્રિ નો ફોરાક રાત નો ફોરાક એક જ મહારાજ આવે છે બાર રૂટી ખાઈ જાય છે ન એ તો આવી જ પ્રશ્ન કર્યો મેળવવાના સ્પંદન સહજ ઉભા થાય છે કે સહજ વર્તાય છે એકાંત નિર્ધન અને શાંતિ જગ્યા ને રતન છે એ મને કેતો ખુલાસા એ એ કે કે જે આપ્યુંન્યતા ઉપર માન્યતા ઉપર ગયેલું આખું માન્યતા ઉપર છે નિરંતર લક્ષ્મ રહેવું બ્રહ્ચર્ય કહેવામાં આવે છે અક્રમ વિજ્ઞાન ની અંદર के ने त्मा छु एव निरतर लक्ष्म करे પછી તમારા ભ્રમચર કરો છો કે સહેજ વર્તાય છે કરી શકે છૂટો પડે તે બંધેલો કરી એકાંત નિર્ધન અને શાંતિ જગ્યાએ જાતે તમારી સામાન્ય ने तमारी समझ, पहला ने के तमारी समझ छे, ना के से, के जे? समझारेकांत निर्जन दे निर्जन, है तो देहादेहा एक आत्मा आत्मा तो बीजा जाए नहीं लप बहु वक्त पे एक नटू भाई एक, एक सुंदर स्त्री जती हो कपड़ा बराबर ठाम ठाम पेहर हो, या हो या तो अपने अपराध कहीं ना स्त्री दोष दूषित बने पेरी स्त्री दूषित कि बने अपन ललचा मत रहे नडूबी आम चाली जाए ते जुवे ललचा तो ये कारण पेली दोषित बने के हाँ कहू ना आ आ જે હુંડો એ તમે અપરાધી તમે અપરાધી થાવ એટલે તમે અપરાધી થાવ તો જ અપરાધ થાય તમે અપરાધી ના થયું થયા કરે લનતે તે સે તે બેગની ક્ષમતા ઉત્પન્ન થાય તો સ્નેહ બહુદાર યુ શું એ લાગતા એનું અદુરાર એ બૌડે બૌડે ડેવલપ કરે હું સર મતલબ આ એ ના નોટબુક પર પાડી શકતો જ્ઞાન હોય તો ભ્રમતે પર એટલે શું કે દેતા નહી થા એના ભ્રમતે એને દે હા એનું જોવું આપડે પછી દેહ ને રાતે સદમાવા ગમે તે થઈ શું આપણો નહીં આપણા એનો અભિપ્રાય નહી અભિપ્રાય નહીં એટલે કશું નીચા આપતા આખો દાડો ઉપાડી કર્યા ચિંતા કર્યા કરે તમને હા એ કશું આ બધું પળતું નથી કે આપડે લે સર એક અંદર એ સંધાર છે ત્યાં ન દેગે એ સંધાર છે જે તમારો તમે આવવાની એ સંધાર છે તો ભય આબ્રામ આબ્રામ તેરસ છે એની ચિંતા એની ચિંતા આ દાદાજી દેહા સરળતા એક બાજુ અને બીજી બાજુ કેવી થાય દેહાધ્યાસ એટલે શું ગ્રહોથી બંધાઈ રહ્યો એ નિગ્રહ કેવી લાગે ચૂકવાનું ચલો ગે છે નાય પરિણામ ખરાબ આવશે છે ઓછા સારા જીવન ખરાશ થાય ને જે આદર છૂટે ને અગર ભીપાય હોય તો એ બંદન થાય ને ને ભેદાય નહી તો વાક્યનો રૂરૂપio કયો કે શું થવાનું છે ને બનવાનું છે તે રિચ તે હે આને ના ના તો આ આપડે ના આ એ આજ વાત કેટલા જડે ઊગે અનિશ્ચિત બજેટ કરે ખાન આ બજેટ આપને કરે તમે એ ફોડ પાડો ને ખાનાર જુદો ને માગનાર જુદો ખાનાર જુદો ને માગનાર જુદો એક એ જરા ને ખાનારો કોણ અને માગનારો કોણ પીળો જાય જરા સફર જાય સફર હ પીળો જાય દેખાય કે નહી એ લાગી બસ જાવ છે એમને એ મુંબઈ જાય છે સાસુને દાદા ક્યાં જલ્સે ગઈવાર છે ને ખાનારો કોણ ને માંગનારો કોણ દાદા હ મય ખાય ખાનારો કોણ છે ને માંગનારો કોણ છે નજે નહીં એટલે કરી ખાવાનું જઠરાગ્નિ માં ભૂખ નથી હોતી છતાં ખાવાનું ઈચ્છા થાય तो ए, ए, ए, एक को જોડે રેવાનું બહુ અપમાન ના કરીએ આવો ડાક્ટર લાગ દે વિદ્યાલય નહી ગઈ હે હા આતા જ દે વિદિના કઈ જાઓ હા હા તો મે નામ આય તો એની બિજામાં સહી મારવા જઈતા હા મનુષ તો સવરીઓ જોડી રહી હે તો બીસી આમાં વાળી અને પેન્ટી વખતે કઈ ગયા વર વયા ના દાદા કેવાના શરીર આપડું થાય પૂછ્યા તમે પદ લોકો પેટમાં બધું સારી હરિયા છે રાજ ભાઈ જોતા મારી વાળ બાપા ને એમની એક જ આગળનો મેં તો કહ્યું છે તારે જયારે જતા રેતા હું નથી હું કઈવારી કરો કઈ દુખ્યા વગેરે આવ્યો બોલે જાવ એન્યુમેટ ખરી પડ્યો આ 15 પડા 20 રૂપિયા લીધા એટલે પાછું ઇન્જેક્શન અમારે ગઈ એવો હે નહીં તવે જમતો હટકે મેની કરી મેની જમવા મજોડે મે પાકો હું આ બતાઈ મારે તો હું કહા કડક કડક શું આયુ તો પછી નથી બેન પે બઉ પોતા ચોમડી તમારી કેવી ચોમડી ચોપડી કેવું મારે ઉમેરિક નહીં ચોપડી વાળું આંબળી ને સાંભળી એ તો આ પણ જાય ચોપડી હવે કાવું કાવું ઢીલું કરી લઈ જા હે કાવું ઢીલું કરી લઈ જા હજાર ના લાગે ના લાગે ના લાગે ના લાગે હજાર લાગે જા બધે રૂપા આવે એટલે કોઈ સીવા રૂપા નહીં પડતા રૂપા કઈ નિકાલુ પડે ગુલાબ નો ફૂલ કેવો કર્યો અક્રમ વાંચવાનું મન જ થાય એ મન ને બગાડે આપણે આપતા વાણી અક્રમ વિજ્ઞાન એ વાંચવાનું વ્યસન હોય અને આ પાન નું વ્યતન પાન આ વ્યતન એટલે તો આ તો મધ્રાસ માં આવી તમારું સનાતન સુખ દુનિયાની હજાર દુનિયા હજેબી છે બધા એ સનાતન સુખ મૂકવા જેવું છે સારી રીતે મૂકવા જેવું છે ટેબલ પર તમારે નવ પુરીઓ અને દસમી વધારે અગિયાર મારા નામ કરીને અને 22 16 સોરસી બેટે માંડ એ તો તો ફાઇનલ છે નહી ને એ જ માર લે બોલી જ નમ અને બેગા દે મારી ન બે આ કઈ દે ને તો કાની પ્રાઇવેટ કરીને સલાહ ના બેટા વખત ગયા પછી આપણે ગુસ્સા તે બધા ગયા સારા રસ્તા પાકા બરાબર પણ ના બોલું તેમાં નહી બોલો એના બોલું તો એના ઉઠા ઉભા साम तो था <coughs> के दादा थाई भाई हित में ज રાજા હતા ને આપે કોઈ કાળે થાય બોલે વિચાર ભાઈ આ તો બોલે ચાલે બસ સકકે તો કરે બધું કરે એટલે એક એક સે જો કરન કે તેરા આ રહ્યા આ રહ્યા નહોતું તો સરલે એક ટીગાર હેલો એકન કરાય ગરીબોનો ટીગાર થઈ જી લાગે પછી ખેત રહ્યા છે અને પૂરા ટેસ્ટ લીધા લેતા પછી પેલા ભાત દીધો ખાતો દાંત દીધી ખાતો દીધું ખાતું ભાઈ બહુ થાય સાડા જેમ પૂજા કરે તે ભય વાળું ભાઈ ભય ખબર નથી કરવા જુ હેરવાની છે આથી હિંસા નો લગવા લે અસામાન્ય ગુરુ સામાન્ય વિજ્ઞાનમાં ઉભો કેમ રહે રાજા ટીકે ઉભીને સમજીને એલામાં જાનનો ખબર છે મને રાજા ટીકે ઉભી ટીકે ઉભી આ કલીકાર જેટલે દાદા ને કોઈ કે ના ના એન આર ના હોય જોજે કે ના ના થાય તો બજે દેશે सदर કરો કે ઘરમાં કેને બે કલાક માં રોકડો કહેવાય પછી લાભ ઉઠાવવા માટે રસ્તા કરો જતો નથી બોલા બોલા કરે અંતર ઘણા બધા જાણે ક્યાં વૈજ્ઞાનિક ગુરુ છે ઉદય ફેરે બાપ ને છોકરો ભાર અને ઉદયકર ને ફેરે નઈ તો છોકરા ની ચાકરી બાદ પડતો દરેક ચીજ પોતાના ઘેર ઘટના તવાબ તો ખાતા ગયતે ને ત્યાં જાય તો પછી ઘરે બેઘર દવાઈ આવી ગઈ સબધું વીકે તો મળ્યા જેથી ડાય લઈ સુખા quantum જેથી આવ છે ઇન quantum જે છે વર્ત quantum જે છે કે નહોતો ઘરે ને મારી સતાવા બુદ્ધિયા તોય પાસાત્રી જા સરદાર આ દરિયાંતર સર કે એણે કે ઉતર બેરી કો ઉતર હિન્દુસનો મને દેખો સર થાય એ કુછ એમ મળે કે ચાર કુછ નહી આ બધા ચાર દ્વારા છે 85% ચાર દ્વારા છે કેટલી મોપાડું 85 પાછળ બચી ગયા આપે બચાવી લીધો દાદા ભારે મને પાર્ગર નું કામ રસ લે પડી ગયો મારી આખી ગીરી લે પડી ગયો પથ્થર ઘટાયો મને પસંદ લાગે આ ઉદ્દેશ પથરા મોટો થોડી વાત અને કરોડો માત્ર હોય ને કરોડો માત્ર ચાલો આટલો દીખત હોય આખું જ હશે ને ભાઈ આખું દેખાય છે આવડ્યું ઘસી ગયો કલાકી ગયો વ્યવહ ની ક્ષમતા આવડી ગઈ છે